દેખાય બધું બધું આમાં સિદ્ધાત્મા પોતાનું ખરું છે વાત તો સાચી છે ખોટી નથી તારે કરવાનું શું પણ આવે ધોધમાર માં આવેલું કાઢવાના નહિવાના કે કરવાનું સિદ્ધાત્મક સ્વરૂપ કરવાનું કાઢવા જાય છે જ્ઞાન થાય એટલે આપતી હતી બધા જાય છે પોતાનું ખરું ખોટું નથી એક હાથમાં બીજા નું કઈ કરી શકતો નથી પરમાણુ પરમાણુ કરવાનું એક પરમાણુ બીજા પરમાણુ નું કશું કરી શકતો નથી એટલે મારી ભગવાન ને તો ગૌતમ સ્થાન બેસતા નથી ગૌતમ સ્થાન મારી ભગવાન કશું દેશ ઉપયોગ ની આરો સાંભળેલું ઘડે નિશ્ચય થી એવું નથી પણ નીચેથી બોલવાથી ફાયદો નઈ નિશ્ચર થી કોઈ કોઈને કશું આપી શકતો નથી આમ બોલવાનો અર્થ જ શું વ્યવહારમાં બધું બોલવું પડે કરવું પડે સમજાવવું પડે ભેગી થાય આ ચામડાની આંખમાં શું જોવાનું આ તો આનાથી સાવું દેખાય સરસરા દેખાય પ્રાણું દેખાય દેખાય દેખાય એમાં શું કરવાનું શુદ્ધાત્મા દેખાય એટલે બઉ થઈ ગયું ખરું તો ગયું નથી ખાલી આથી જાય પછી પછી ચિંતા ના થાય વરી ના થાય સમાધિ ગમતી નથી સમાધિ શું સમાધિ ચિંતા નહીં થાય ચિંતા ના થાય હાઈ ફાઈ ના થાય ભગવાન કે ત્યા છે ભગવાન શીખાયું તે જાણી અમને શીખવાડે વગર કે માસ્ટર વગર છોકરા નથી આવડતું સાસું ત્યારે આવડે છે અને આવું બધું કોને શીખવાડી ધ્યાન કરે આવે કોને બુથ ભરાય બધું પોતે સ્વીકાર કેવું ના સ્વીકારે નથી તમે જે કરો છો ને એ જ કરવાનું શ્રદ્ધા આપડે લગાવવાનું નથી અહી નવરાશે આપણે એટલું આત્મા જાણવો પડશે નહી જાણવું પડે પોતાનું મેરે પોતે પોતાની મારે કશું થાય એવું નથી નિમિત્ત વગર કશું બને એવું નથી નિશ્ચય વાળી બોલ્યા કેવાય થવાનું હોય ત્યારે થાય છે એનો એટલો જ લાભ મૂકી દેલું દુકાન માં કેમ નહિ પટ ખાતા તમારું જેમ થશે કે દુકાન કેમ ચલાવતા નથી એના ફેબા તો ક્યાં છે આપણને ભાવ ક્યાં ને એ તો મેં પેલું કીધું ને કાલે આજે મેં તમને ખાડામાં પડે તે બધા વ્યવહાર ના ખાડામાં પડે તે નિશ્ચય બંને સાથે જોઈએ જે કલ્પના તે સદ નિય નહી કલ્પના ઓ છે તે સદ વ્યવહાર નથી કે ભાન નથી નથી વાક્ય યાદ નથી આવતું જો નિશ્ચય અને વ્યવહાર બંને જશે અને તે વ્યવહાર જેટલું શુદ્ધિ થઈ એટલું નિશ્ચય નિશ્ચય છે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થઈ જશે નહી તો વ્યવહાર સુધી કરવા માં પુરુષાર્થ માંડવો પડશે નિશ્ચય ને લક્ષ્મ રાખી રાખી લક્ષ્મ સાધન કરવાશ્ચય એકાંતિ આમાં નહી કહેલ એકાંત વ્યવહાર નહી બંને સાથ રહે ગતમત જે કલ્પના તે નહી સદ વ્યવહાર ભાન નહીં નિશ્ચય નો આ ગે બધા જૈન શાસ્ત્રના એ બધા સદ વ્યવહાર છે કેવો છે બેસી જાય છે અને પછી પાંચ વાગ્ય એને વ્યવહાર આપીએ છે થાય છે વ્યવહાર સમજ જોઈએ પાંચ વાગ્યો આજ્ઞા એ વ્યવહાર કોઈ કે ભાઈ ને કસાય ભાવ થયા છે તો આ ભાઈ ને કયો ભાવ અત્યારે વર્તે છે તમને કસાય તે વખતે તમે ધર્મજાર માં હો છો જગતે એમ લાગે કે આ કસાઈ ભાવ માં છે તે વખતે તમે ધર્મજાર માં હો છોક મારી આજ્ઞામાં રહો છો તમે તમને સમજાય એ વાત લોક ને શું દેખાય કરે છે આ કસાઈ કરશે તમે મનમાં એમ થાય કે આ નથી કરવું થઈ જાય છે તો કે તમને એ કરે આ વિજ્ઞાન કેવું છે લોકોને કસાય દેખાય ત્યાં ધર્મ ધ્યાન હોય શકે અક્રમ વિજ્ઞાન છે કેવું છે અક્રમ વિજ્ઞાન ચિંતા ચાલુ નથી માટે તમે એમાં ગયા નથી દાઢા નથી શુદ્ધ વ્યવહાર જ ના કહેવાય જ્યાં સુધી વ્યવહાર ના હોય ત્યાં સુધી શુદ્ધ વ્યવહાર કેવાતો નથી ભગવાન શુક્લ ધ્યાન બે દેવું થાય નહીં તો એ ધર્મ ધ્યાન એટલું હોય ને વ્યવહારમાં આ ક્રમિક માર્ગ તો એનું ફળ શુક્લ ધ્યાન થાય છે સંપૂર્ણ ધર્મ ધ્યાન નું ફળ શુક્લ ધ્યાન છે એ કઈ ને કઈ અનુભવ થઈ ગયો અને ઘટ મત મત જે પડ્યા છે આ મારું સારું અને આ નાગા દે ને આ ધોક્યા દે ને આ ઉપર છે પણ પથરો થયેલો છે ના અડાય આપડે દર્શ ના થાય એટલે દ્વેષ કરે છે આપણું જે ચરમ ધ્યેય છે ચરમ ધ્યેય છે એ તો વિતરાગતા છે ને ચરમ ધ્યેય જે છે આપડેલા પેલા દેરાસ માં થાય એ દેશ એ રાગ ઉપર છે વિતરાગતા શબ્દ ના લખાય એમનાથી ગ્રુપ થી સેલ્ફ ગ્રુપ કરે છે કે આ એની પર બેગમ્બર રાખશે કે ચેતમ્બર વ્યવહાર નમસ્કાર એનું નામ વ્યવહાર શું કે છે સદવ્યવહાર સદવ્યવહાર કોને કેવાય અી વેર નમસ્કાર વ્યવહાર સુખ અને નિશ્ચય થી પોતાના શુદ્ધ આત્મા નું ચેતન બધું આ બીજું બધું નિશ્ચેતન ચેતન છે મૂર્તિઓ છે નિશ્ચેતન ચેતન નિશ્ચેતન ચેતન એ નથી અચેતન છે પણ ચેતન ની એમાં એવું છે અને આ નિશ્ચેતન ચેતન છે એમાં શું ચેતન ક્યાં દેખાય છે આ તો કઈ વાત કઈ જાય છે કે યુદ્ધ થાય છે આ મૂર્તિ પર દ્વેષ મૂર્તિ પર ભગવાન નાગા હોય તો એમને ગમે કપડા ના ગમે પહેરી વાગી પહેરી કરમલી ને માનનારા ને મૂર્તિ ની જરૂર નથી ને કરમલી થનારા ને મૂર્તિ ની જરૂર શું કે મૂર્તિ ની જરૂર ખરી પણ મુંબઈ શહેર માં પછી ડેરાસ દેખાય નહિ તો એને ભગવાન યાદ એ આવે નહીરાશ દેખાય તો યાદ આવે કેવું તમને સવાલ પડી ગયો નઈવાગવાન માન્યા છે ઉર્તું બિલકુલ ના માને સારું છે પણ પતિ અમૂર્ત ઉપર જવાનું છે જયારે ધ્યાનમાં રહેવું જોઈએ પણ મૂર્તિ ના હોય તે તો બધું બગડી જાય મૂર્તિ ના હોય ને મૂર્તિ ના હોય તો યાદ જ ના આવે અત્યારે દેખાય અમારે યાદ આવે ને ના દેખાય તો ભૂલી જાય એ લોકો એટલે આપણા હિન્દુસ્તાનમાં ઠેર ઠેર મંદિરો કરે નહી તો બધી યાદ જ ના આવે એટલે જો મૂર્તિ ના હોત ની તો આજે આકાશમાં ફૂલ આકાશ આકાશ ને નથી જો સમજ હોય તો આવે જાગૃતિ વધે નઈ એ તો જાગૃત ના થાય ને મૂર્તિ મુસ્લિમ મુસ્લિમો જ મૂર્તિ રહે ભલે મચીદ કરીને પણ કઈ ગમે તે કઈ શું છે ને બધું મચીદ એવી મૂર્ત છે ને મસ્દ આવે ક્યાં અલ્લા પર અહંકારીઓ શું ના કરે કઈક નવું ઘડી બતાવ્યા તારા અહંકાર લોકો આવે ને ત્યાં સુધી નિશ્ચય પામ્યા નથી ત્યાં વ્યવહાર થી ધર્મ જોઈએ ગુણાકાર વગર કોઈ કાર્ય થાય ને અત્યારે તમારે તો તમને દેવગુરુ ધર્મ ને માનો છો તમારા અમુક સદેવ ઉભા થયા કેવું ભગવાન ની માન્યતા માની છે આ ચિત્રપટ ઉપરથી નહી થતા હે કોઈ સુરવીર નું ચિત્રપટ જે કાશ પુરાત છે તેથી તો તેથી સાધુ મને કરી કે સ્ત્રીનો ફોટો પણ લાગતો નહિ તો ફોટો શું કરી નાખવાનો ફોટો જવાનો એ પહેરી જાય જો ફોટો સી નો જાય છે તો ભગવાન કેમ ના પાડે શું કહ્યું સિંહ ફોટો પહેરી જાય ભગવાન નો ફોટો કેમ ના પાડે એટલે મૂર્તિ ની જરૂર છે જ્યાં સુધી અમૂર્ત નો દર્શન ના થાય ત્યાં સુધી મૂર્ત નો દર્શન રાખો વ્યવહાર છે અને ઉપાદાન એ મુખ્ય વસ્તુ નથી મુખ્ય વસ્તુ નિમિત્ત છે શું છે નિમિત્ત હા ઉપાદાન તો જાગ્રત ના પણ હોય પણ નિમિત્ત મળે તો જાગૃત કરી આપે ના કરવો ઉપાદાન અને પ્રભાવ દેવ શું કહ્યું ધર્મ છે નામ કેવાય કે ધર્મ થઈ ને પરિણમે શું કે છે પરિણમે ડેબરા કરવા હોય તો પછી પાણી રેડીએ પછી ડેબરૂ રાખીએ તો શું થાય ના થાય અને જો તેલ મુકીએ તો ધર્મ પરિણામ હોય ના પરિણામ ધર્મ પરિણામ હોય ધર્મ દાદાજી તમે કહો થોડું ઘણું મન માં થાય કે આપડા મશીન માં ભોગવવાનું છે માટે આપડે મન માં આવી જાય જે છે થયું છે એમાં આપણે કેમ થયું શા માટે હેતુ અધિકત કોણે બનાવી છે બેન નહી પગથિયા પગથિયા ચડવા એ કરવાના નહી સર તો સીધો પોતી જવાનું લિફ્ટ માર બેન પેલો સ્ટેપ બાય સ્ટેપ પગથિયા પગથિયા પગથિયા કર્યું હારું સ્ટેપ બાય સ્ટેપ ચાલું તો લિફ્ટ માર સ્ટેપ બાય સ્ટેપ ચાલું તો તમને બધા કોરિયાનું જ્ઞાન મળે ને.. અત્યારે તો ચડે છે કોઈ સંત પુરુષ મળે સદાર પગથિયા ચઢાઈ દેશે અને પાછું કોઈ મળે છે કાકા ત્યાં બધી જ ચીજ મળે કોઈ પણ કોઈ પણ ચીજ એવી નથી જે જ્ઞાની પુરુષ ની પાસે ન મળે એવું બઉ કદાચ કહેતા હતા જરૂર આવો ટાઈમ ના મળે અને આપડે એક વખત આ બાજુ પધારો મળી એના બાજુ માં ઝુપડું જે કરો એ બધું કુદરતી વિસર્જન છે પછી ડબ કરો તબ કરો બધું કુદરતી વિસર્જન છે આગળ નિયમ અને તમે ફો ઘણા એને પણ બહુ વિચાર કરવો જ પડશે હે કરવો જ પડશે અમે ઉઘાડું કરીએ છીએ પણ દાદા આ એક તમારી દ્રષ્ટિ છે આ એક તમારી દ્રષ્ટિ જેમ નથી બીજાની દ્રષ્ટિ બીજી રીતે હોય એમની બની શકે છે કે આ જે જેટલી વિતરાવો ને દ્રષ્ટિ દેખાય જેટલી દેખાય એ જ આ દ્રષ્ટિ છે બોલીએ છીએ ત્યારે પણ લાખો વર્ષ પછી એટલે પછી કાયમ થયું ને કાયમ આ વિસર્જન છે બધું આખું જગત બધું જે કઈ પણ કર્યું છે કુદરત નું વિસર્જન બધું તલા વિસર્જિત ક્યારે થતું બધું વિસર્જિત ક્યારે થશે બધાનું બધું બધા સર્જન પોતે નિમિત્ત હોય છે અને કુદરત ના હાથમાં વિસર્જન જાય છે સમજાય ને આ બધું જે કઈ કા કરે છે વિસર્જન છે આંખે દેખાય એવું પણ કેવું માકે દેખાયું કોને સંભળાયું નાકે પછી અંદર ની ક્રિયા એ જુદી પણ આ જગત જે કરી રહ્યું છે બધું વેપાર ધંધા બધું જે જે કઈ કર્યું સંદાસ જાય છે છે ખાય છે તે છે ની ઉપર અમને રાગ નથી અને કોઈ ગાળ પડે તેની ઉપર દેશ નથી એમ જણાય કોનો વિસર્જન છે આ તમે સમજાય આખા જગત ના ભાઈઓ ને વડે છે અમે વળતા નથી એનું કારણ છે સવારે એ જે આપી છે ચાલે જાય નથી દેખાતો નથી દેખાતું મને મને પણ કઈક તરત થોડું હશે મને પણ તરત બાદ મને સાડી વાળો દેખાય જેમ છે એવું દેખાય દેખાય છે શું લોકો નહીં દેખાડ લોકોને દેખાડું માની લાવે મને નથી દેખાતું લોકો દેખાતો નથી ચામડી ની અંદર ના બહાર દેખાય બધા જેક્સ રે કામ કરે ને એવું અમારું કામ કરે એટલે અમને બધું લોહી કરવું પાક બધું દેખાય જ કરે અમારે બધું પાક રગડો છે લોકો દ્રષ્ટિ નહી ભાઈ દાદા હું બધા હશે જ એની હશે એની હશે મારી દ્રષ્ટિ મારી નથી મારી નથી ના લોકો મારી નથી જાગૃતિ વાળા બી લોકો હોય કે સરસ સમજી જાય એવું મોટા મોટી જાગૃતિ પોતાની પાસે કોઈ વસ્તુ અપવિત્ર આવે તો એને સમજી લેનારા લોકો પણ હોય છે એ અને ગણિત ને પછી ગાડીમાં ઇન્દ્રિયોનો ઉપયોગ ના કરો તો પણ ચાલુ ભાઈ પણ પેમેન્ટ થતું નથી ભગવાન મોક્ષ માંથી બેઠા મારું ભગવાન મોક્ષ માંથી બેઠા રજા લીધી પાંચ સુધી વાપસ કરાવે એટલે આ કેસ બેંક છે આપી દઉંથી રામ તો મોક ગયા મહાવીર ભગવાન મોકસે ગયા ત્યાંથી કોણ ટેડકા આવે વિતરાક થયા ટેડકાવાય અને કૃષ્ણ વિતરાક થયા નથી વિતરાક થવાના બી પુસ્તક મંગાવીશું પછી થોડું ઘણું કઈ પચીસ હજાર બતાવે છે એટલે પોતાના પૈસા બધા ઢગલે બંધ આપનારા અત્યારે તૈયાર છે બધા હેલ્પ કરે તો જલ્દી ઉકેલાયજ ને ટાઈમ હોય તો ડેરી પાસે ટાઈમ હોય રસ મેડમ તૈયાર એ જોવાનું પૈસા ના હોય એટલે આપતા પુરુષંકરો તીર્ષંકર સાહેબ થઈ ગયા એ આપતા પુરુષ કહેવાય આપતા એટલે સંસારમાં પણ સંસારમાં પણ વિશ્વાસ રાખવા યોગ્ય અને મોક્ષ માર્ગમાં વિશ્વાસ રાખવા એનું નામ આપતા પુરુષ જાય જ ગયા ભલા એક એમ કેવાય છે ભગવાન પામી અને ભગવાન મહાવીર સ્વામી એ બે ની વચમાં ભગવાન પાસનાથ ચાર વ્રત માં એ લોકો હતા ચોથું મહાવ્રત ભગવાન મહાવીરે પાંચ મહાવ્રત આપ્યા અને ભગવાન પાસનાથ માં તેમના ચાર જ મહાવ્રત હતા ભગવાન ના પાર્સનાથ ના ઘરમાં બધા તીર્થ બધા ભગવાન મહાવીરે પાંચ કર્યા એટલે પારસનાથ ભગવાન ના વખત ના એમની પાઠ ઉપર ના કારણ કે અઢીસો થઈ ગયો તો દસ બાર પેઢી એ થયેલી હોય છે પણ અમારા પાર્સનાથ ભગવાન આપશે ચાર મહાવત કર્યા હતા આપે પાંચ કેમ કર્યા આગળ એટલે કેમ અમને ફોટા કરાયા તમે ચેલેન્જ કરી અમને ભગવાન માવીરે ભગવાન ચાલે છે ભગવાન તો આવતા નથી એટલે આવતા કાળે એમને જોયો કે આ દુષ્મ કાળ આવે છે દુશ્મા દુશ્મન આવે છે તો મનુષ્ય ને ચાર ચાર સમજણ નહીં પડે એટલે બ્રહ્મચર્ય વસ્તુ સમજશે નહિ આ લોકો એટલે બ્રહ્મચર્ય જુદું પાડ્યું સમજણ ના પડે એટલા માટે ચાર બાર વર્ષમાં ભમસે આવી જાય છે અહીં સા વ્રતમાં બધામાં આવી જ જાય છે પણ છતાં લોકોને તો કે છે આ કેમ કહ્યું છે આ તો શું આ ડભોળ એવા પાક છે એવું જાણતા જાણતા ડોળ પાક છે માટે પહેલેથી વિદ્યાઓ હતી તે વિદ્યાઓ વિનાશ નાશ કરાવ્યો કારણ કે વિદ્યાનો દુરુપયોગ કરે નથી શું કે છે વિદ્યાનો દુરુપયોગ હા તે માટે વિદ્યાઓનો નાશ કર્યો થોડી ઘડી લીકેજ થઈ તે પેલા વિદ્યા પ્રવાસ માં આવ્યો છે આ થોડી ઘણી રહી હતી ને તેના ઉપરથી આ જન્મ લઈ ગયું અને તેના ઉપર આપણી વિદ્યાઓ થી માંંત્રિક વિદ્યાઓ હતી કેવી હતી તાંત્રિક વિદ્યાઓ નથી કે આ લોકોએ તાંત્રિક કરી નાખી એટલું જ કર્યું એમને માંત્રિક આવડ્યું નહીં એટલે તાંત્રિક કર્યું એના પછી સર્જવે નહીં તાંત્રિક એટલે એમ પેટ્રોલ પેટ્રોલ જરૂર પડે અને પેટ્રોલ ના હોય પડે અને મેમ તાંત્રિક વાળું તૂટી પડે નહીં બરાબર નહીં સર્જવે નહીં એટલે આપણા વિદ્યાધરો હતા એ વિદ્યાધરો નાસ્તે છે બિચારા આ આ છે તે રાવણ સાયન્ટિસ્ટ હતો રાવણ મહાન વિદ્યાધર કહેવાય તેના પોતાના બહાર થઈને આવ્યો નથી પાડતા દેશ માં સાયન્ટિસ્ટ ના પૂછા એક સાઉથ ઇન્ડિયા માં રાવણ ની પૂજા શરૂ થઈ છે દક્ષિણ હિન્દુસ્તાન માં હવે રાવણ ની પૂજાની પૂજા કરતા એવો જ માસ છે હું જ બધા લોકો ને કઉ છું દાદા કઈ અપેક્ષા આમ તો એ આપણે કરો છો કરી ગયો તો એને હરણ કર્યા પછી એ સીતા ઉપર એમને અનાસર કર્યો નથી હરણ કર્યો એમાં શું થયું એક જ વિચારે એને ખરાબ આવ્યો એટલું શું આવ્યું છે વિચાર ખરાબ આવ્યો તે આખી રાવણની લાઈફમાં ખરાબ ગ્રત્ય થયું નથી કોઈ એક ખરાબ વિચાર આવ્યો એટલું જ બન્યું છે તો હિન્દુસ્તાનમાં છેલ્લા માં છેલ્લો માણસ કહેવાય ને આ બીજા લોકો તો ખરાબ વિચારે નહીં આવેલા ને હિન્દુસ્તાન લાસ્ટલિટી પુરુષ છે જેને ભગવાન એ સલાકા પુરુષ કયા તેના લોકો સમજ્યા નહીં લોકો નમીનાથ નમીનાથ ભગવાન ના વખત પુરુષ કહેવાય છે એટલે રાવણ નો ધર્મે કેદાર સલાકા પુરુષ કહે છે ત્યાં આવતી તો આવી શું શંકર છે આ લોકોને સમજે નહીં કેટલા માંથી શંકર નથી કૃષ્ણ ભગવાન એકલા નઈ કૃષ્ણ ભગવાન નું કુટુંબ એવું હતું કે સાંભળું કુટુંબ એવું સરસ હતું બઉ સરસ ખાનદાન કેવું અને કૃષ્ણ ભગવાન ના મોટા ભાઈ બધે ભાઈ અને પોતે કૃષ્ણ આ પ્રયો તીર્થંકર આવતી શું થાય છે એના ઘર નો થાય છે અને આપડે આપડા ગોધર માં તીર્થંકર તો શું પણ આચાર્ય રહી થયેલા જૈન સ્ત્રોત બહુ ઊંચું ગણાય બઉ એકવીસ હાજર નો છઠો પાંચમો વાળો અઢ અઢાર વર્ષ બાકી પછી ના એકવીસ હજાર એ પછી અને પછી તીર્થંકર પેલા પેપર હિન્દુસ્તાન માં તીર્થંકર કોઈ થવાના આ નહીં ને તીર્થંકર ગોત્ર બંધ થઈ ગયું છે તીર્થંકર ગોત્ર બંધ શકે તારે તીર્થંકર થાય અમારા હાથે ભાવિ તીર્થંકરો ઉભા થશે એટલે ભવિષ્યમાં થવાના થઈ શકાય ને પણ ભાવિ તીર્થંકર અત્યારે અમારા હાથે ઉભા થશે ભાવિ એટલે ભવિષ્યમાં થવાના થશે અને ભૂતકાળના તીર્થંકર એ તો મુખ્યપતિ છે અત્યારે વર્તમાનમાં તીર્થંકર આ ક્ષેત્રે ના થાય એટલે એનું ગણું ગાંધા કરી આપણને શું ફાયદો જો જે કોલેજ કઈ નાખી એ કોલેજ ને આપણે અભ્યાસ વગર ની વાત આપડે અત્યારે તીર્થંકર જ્ઞાની પુરુષ કેવાય કે તીર્થંકર બોલાય નઈકર બોલવું અને જ્ઞાની પુરુષ તો માણસ માણસ દેખાય છે માણસ તો આખા દો બ્રહ્માડ માણસ એવો દેખાય કેવું એ રૂપે એમાં હોય વર્ણન તો પરમાણુ થી દેહ બંધાયેલા હોય છે પરમાણુ નહી પરમાણુ ચાર પ્રકારે અશુદ્ધ પરમાણુ એટલે અશુદ્ધ ક્રિયા કરતો હોય ને અશુદ્ધ જેમાં હેતુ વગર શ્વાર્થ ના હોય ને બારી મેળેલો કરો કરો એવું નથી કરનારા હોતા એના દેહના પરમાણુ એવા હોય કેવા હોય ને પછી પછી અશુભ કરનારા પોતાના સ્વાર્થ માટે હવાન નુકસાન કરે તેના પરમાણુ એવા પછી વળી શુભ કરનારા એટલા બધા આચાર્ય મહારાજ હોય ને કેટલાક કોઈ કેવા હોય તો પછી અશુભ ના કરે બનતા બધી એ શુભ કરનારા પરમાણુ ઊંચા અને ભગવાનના તો શુદ્ધ એટલે કઈ તીર્થંકર ને કઈ જ્ઞાન અમારું તીર્થંકર નું છે અમારું જ્ઞાન છે તીર્થંકરો જાણ્યું એ જ અમારું જ્ઞાન છે પણ એમનામાં અમારા ડિફરન્સ બઉ છે શું છે અમે જે તો આગળ દુકાન પડેલા જોઈએ છે ને મહારાષ્ટ્ર માં ઘણા દુકાન પડ્યા એટલે અમારું અમારું એટલું એ નથી કે નથી અમારા પરમાણુ નથી